रूप अनुपम सार लोल। बजता छोटे फंद करे पार लोल अनुपम नाम लोल लोल रूप रूप नाम निगम कहे रे रणे न मीरे लोल नखशिख प्रेम सखी नाना रहो उ लो બંદો સજાન રસ્રૂપ અનોપમ સરણ જેને ભજતા છૂ બંદ પરે ભવ સુખ ધામ અનુપમ ના મને જેને ભવ બ્રહ્માધિકેવ ભજે તા पार पवल लौल जे ने शेष सहस्रमुख गायब ने ती क समरू सुगधाम अनुपम नाम नामने रेलो पक्षी पंक्ति जेने भव ब्रह्मादिक देव भजे तजी कामने नेरे जे हरी अक्षर ब्रह्म आधार पार कोय नव लहेरेलो जेने शेष सहस्रमुखाय निगम नेति कहेरे आ त्र कड़ी है भा ब्रह्मादिक जेने भाव ब्रह्मादिक देव भजे ते काम ने हरि अक्षर ब्रह्माधार पार कोई नहरे लोल जेने शेष सहस्रमु गाय निगम ने हम अपने ये समझवानंद स्वामी एम कहे चे के भाव एट महादेव शंकर ब्रह्मा एट ब्रह्मा जेने भ्रह्मादिक देव भजे ती काम ने रे आगली जेने शेष सहस्रमुखाय निगम नेति कहे प्रेमानंद स्वामी कहे सहजानंद स्वामी नु भव एट महादेव शंकर आदि देवताओ ब्रह्मादिक देवताओ ये भजन करे શિવ બ્રહ્માદિક ટૂંક મહાદેવનું ધ્યાન ધરે છે ઇન્દ્રાદિક દેવતાઓ ભજન કરે છે સહજાનંદ સ્વામી નું એમ જો કોઈ કહે કે લખે તો બહુ કઈ આંચકો ન લાગે પણ એમ લખે કે મહાદેવ પણ સહજાનંદ સ્વામી નું ભજન કરે છે ગપ્પુ મરાતું છે એક તો એને હજી સહજાનંદ સ્વામી ઓળખાણા ના હોય અને ઘણા ને તો હજી ભેદ अमुक जो हो ये समझ में तो बहुब्रह्मादिक देवताओं शिव ब्रह्मादिक ए सहजानंद स्वामी नजन करे चे ये समझवा खु मगज हो आत जो अपने कहीम उपास होगी कृष्ण भगवान नजन करना एटली उपयोगी केवल शिव नजन करना है एमनेगी थोड़ो विवेक समझा जेव मांडी ने बात कर धीमे थी, थी शांति थी थी, धार जो, जो, आम तो बात छे, कि आम खोरा छूटी जाए जो महिमा समझवो तो समझव हो कसवी पड़े તમે મુખ્યમંત્રીને ઓળખો છો ગુજરાતના એના હાથમાં સત્તા કેટલી સાડા પાંચ કરોડ ની જનતા નો પ્રતિનિધિ આમ જોવા જાઓ તો પેલા વડોદરા મહારાજા હતા જુનાગઢ નવાબ હતા પેશવાનું અમદાવાદમાં રાજ હતું તો એ ગાયકવાડ રાજ હોય કે જામનગર ના મહારાજા હોય તો આમ જામનગરના મહારાજા જુનાગઢ ના ત્યાં તો આમ છાતી કેટલી ફૂલે પણ એ બધા ગુજરાતના નાના નાના ટુકડાના જ રાજા ને પણ સાડા પાંચ જનતાનો રાજા તો નહીં જ ને ત્યારે મુખ્યમંત્રી અત્યારના હોય એ તો આખા ગુજરાત રાજા પણ રાજાશાહી નથી એટલે આપણને બધું ઠીક લાગતું નથી પણ સત્તા તો ખરી ને આખો ગુજરાત રાજા એટલે કઈક કોઈ જન્મ ના હોય ત્યારે થતું જ એવું આમ તો રાજા જ કેવાય ને આમ આપણે જેમ ગાયકવાડ નું નામ લઈને કેવું આમ થાય એવું અત્યારના કોઈ રાજ્યના મુખ્યમંત્રીનું નામ લઈને આપણને એવું ન થાય કે ભાઈ રાજા મહારાજા છે જુનાગઢ નવાબ નાનકડું રાજ પણ નવાબ વાત આવે એટલે આમ થાય ઓ હો નવાબ એટલે શું પણ આ તો ભાઈ મુખ્યમંત્રી તો કેટલાય નવાબ ના બાપ કહેવાય અત્યારે પણ આખા ગુજરાત ઉપર એનું શાસન હોય એક સાઈન કરે ત્યાં તો કેટલું ઊંધું થતું કરનાર એની સત્તા નું કેટલું હે ગુજરાત પૂરતું એમ નહીં પણ આમ કેટલો કમાન્ડ એનો કે બધા કલેક્ટરને બધા અધિકારીઓને બધા આમ ધ્રુજતા હોય અને રાજી રાખવા માટે કેટલું કરતા હોય કેટલા પોલીસ વડાઓ નાન તેને બધાએ આમ હે સામર્થ્ય તો છે જ એના કરતા વડાપ્રધાનની સત્તા વધુ કે નહીં બહુ તમે આમ છે ને સાથે સાથે વિચારતા જ જેટલું વિચારશો ને એટલા તમે ટાઈટ થતા જશો મુખ્યમંત્રી કરતા વડાપ્રધાન ની સત્તા વધારે કે નહી કે નહીવડો વિશાળ દેશ સવા સો કરોડ ની જનતા પ્રગતિ તો ગણી ગાંધીજી ના વખત માં આખા દેશની વસ્તી પાંત્રીસ કરોડ હતી અને અત્યારે આપણી એકસો પાંત્રીસ છે આખા દેશનો રાજા કેટલી સત્તા કેટલો સામર્થ એના કરતા આખા પૃથ્વીના ગોળા નો સમ્રાટ હોય તો એનો સામર્થ્ય એની સત્તા કેવી એની ચક્રવર્તી સમ્રાટ એટલે હવે જુદા જુદા આવા ભારત જેવા બધા ખંડ હોય બધા એના રાજાઓને ઉથલાવી નાખે સૂતો હોય ત્યારે રાજા હોય જાગે ત્યારે કઈ ના હોય એવું કરી અને કા સૂતો હોય ત્યારે રાજા ના હોય જાગે ત્યારે રાજા કરી નાખે ચક્રવર્તી સમ્રાટ આખો પૃથ્વી હોય શું ના કરે કેટલું સામર્થ્ય કેટલી સત્તા કોઈ હુકમ ફેરવી ન શકે નવ ખંડમાં बराबर है एना करता है वायुदेवता वरुण देवता अग्निदेवता ए बदा दे देवताओ है यू सामर्थ्य वे नहीं कारण के वजोड़ वायुदेवे वजोड़ जयरे दौड़ सौ बसो किलोमीटर झड़प थी पवन फूकए तो ये चक्रवर्ती सम्राट न कहीं उपजे नहीं ગમે એવો ઐશ્વર્યવાન હોય તો શું એનો એનો મહેલ એ ઉડી જાય અને એ બહાર નીકળે તો એ ભીયો જાય પણ વાવાઝોડા ઉપર એનો કંઈ ચાલે એનો અર્થ શું છે વાયુદેવ આગળ કોઈનું ચક્રવર્તીનું ચાલે જળ થાય જળ હોનારત થાય અને આખા નગરો ડૂબવા માંડે ચક્રવર્તીનું કંઈ ચાલે સામર્થ્યવાન કોણ થયા વરુણદેવ થયા ધરતીમાંથી લાવારસ ફૂટે અગ્નિ નીકળવા માંડે ચક્રવર્તી સમ્રાટ નું કંઈ ચાલે એટલે મુખ્યમંત્રી કરતા વડાપ્રધાનનું સામર્થ્ય સત્તા ઐશ્વર્ય પ્રતાપ એના કરતા ચક્રવર્તી સમ્રાટ એના કરતાં આ બધા અગ્નિ આદિ દેવતાઓની સત્તા જબરદસ્ત કહેવાય કોઈ રોકી ના શકે પણ એના કરતા ઇન્દ્રની શક્તિ વધારે કારણ કે એ બધાનો રાજા મહારાજા ઇન્દ્ર ની નીચે બધા વરુણદેવ અગ્નિદેવ બધા માનવું પડે ઇન્દ્ર કહે યસ તો યસ નો ઈન્દ્ર કેવો સામર્થ્યવાન જીમતીમ નહી એમ રેન્જી ફેંજી નહી જબરદસ્ત તાકાત છે એતો હવે આ કૃષ્ણ ભગવાને આવીને પછી ઇન્દ્ર થોડો ઉથલાવી નાખ્યો અને ગોવર્ધન પૂજા શરૂ કરી ત્યારથી થોડું ઈન્દ્રદેવનું બધું ચલણ ઓછું થઈ ગયું પણ ઈન્દ્ર એટલે કઈ સામાન્ય શક્તિ નહીં પેલા તો બધા જ રાજા મહારાજાઓ યજ્ઞ કરી કરી ઇન્દ્ર થવાની મથામણ કરતા ને અહીંયા તો આપણે આગલા ચરિત્રોમાં જોયું સજાને સામે ચપટી વગાડમાં કેટલાય ઇન્દ્ર કરી નાખતા એમાં યજ્ઞ યાગાદી કરવાનું ના એ ઇન્દ્ર શક્તિ કેટલી आयुष्यो बहुत त्रेता युग द्वापर युग सतयुगे सत्तर लाख अठयावीस हजार वर्ष नो सतयुग त्रेता, त्रेता युग बार लाख छन्नु वर्ष त्रेता युग चाला द्वापर युग 8,64,000 वर्ष द्वापर युग कलयुग चार लाख वर्ष कलयुग चार युग ना सरवाड़ो तेतालीस लाख वीस वर्ष था आभी एक चोकड़ी थाय क्यारेतालीस लाख वीस हजार वर्ष जाए तारी एक चोकड़ी थी सतयुग त्रेता द्वापर कलयुग एक चोकड़ी एल चार युग एक चोकड़ी एवं एकर चोकड़ी जाए त्या सुधी इंद्र राज करे एट्ले कहवास लाख वीस हजार ने गुणिया एक वन आटलू एक इंद्र नु आयुष ત્યાં સુધી ત્રણ લોક નું રાજ કરે સ્વર્ગ નરક ને પૃથ્વી ત્રણ લોક નું એ રાજ કરે કોઈ હુકમ ફેરવી ના શકે આવો રાજા છે તમામ દેવતાઓ ઉપર એની સત્તા અને આજે યજ્ઞ થાય એમાં ઇન્દ્રનું સ્થાપન હોય રીતસર એને હોમ બલિદાન આપવું પડે બધું આહુતિઓ આપવી પડે નહી ખીજી જાય શું થાય પણ એ ઇન્દ્ર મહારાજા આટલું રહે એકોતેર ચોકડી રાજ એટલે ક્યાં જ આવે આ પાંચ વર્ષ બેસાડ્યા હોય છે તો તોય બિચારાને આમાં ઉભક પગે જ રહેવું પડે વળી ખડશે બ્રહ્માદિક એટલે ત્રણ દેવો કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હવે ધ્યાન રાખજો કારણ કે આપણે આ પંક્તિમાં ત્રણ વસ્તુ સમજવાની છે ભાવ બ્રહ્માદિક ભજે શેષ સહસ્રમુગાય ગાય અને જે હરિ અક્ષર બ્રહ્મ આધાર આ ત્રણનો મહિમા વિચારવાનો છે વાત વિચારવાની છે આપણે ક્યાં પોચ્યા છે મુખ્યમંત્રી કરતા વડાપ્રધાન વડાપ્રધાન કરતા ચક્રવર્તી ચક્રવર્તી કરતા વરુણ આદિ દેવતાઓ એનાથી ઉપર ઇન્દ્ર ત્રણ લોકોનો મહારાજા એનાથી ઉપર છે સત્તાઈ બ્રહ્મા શિવ અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ त्रेव स्वामी चौदह सत्यलोक सौ ब्रह्मी महादेव भोड़ा छे अपना काम करने कैलाश हिमालय मरी ब्रह्मा अगासी मरी बोलो पितृ नॉ ऋषियों ना लोक है आ बदायक नीचे बदाय पाताल से सात प्रकार चौद लोक ना ये स्वामी चे, ब्रह्मा विष्णु महेश धारूँ थाय चौद लोक इंद्र नु कव आग इंद्र न कहीं चले नही ब्रह्म आग इंद्र न कहीं चले नही कोई ना न चले आ त्रन ना એ બ્રહ્મા એક દિવસ સૂરજ ઉગે અને સાંજ પડે એક દિવસ એમાં ગણ્યા આગળ ગણ્યા ને એવા ચૌદ ઈન્દ્ર એક પછી એક આવી મરી જાય એક દિવસમાં આ ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે ને સેકન્ડિયો કાંટો ધોલાવે પછી પેલો મિનિટ નો કાંટો એનાથી થોડો અને કલાક નો કાંટો સાવ ધીમો ચાલે ઘડિયાળ જે રીતે ગોઠવાયું હોય એ રીતે પણ એનો એક દિવસ થાય બ્રહ્મા ત્યાં ચૌદ ઈન્દ્ર આવીને ચાલ્યા જાય અને એના ચૌદ ઈન્દ્ર જાય ત્યારે ત્રણ લોક નાશ થઈ જાય પ્રલય થઈ જાય એટલે બ્રહ્મા સુવે રાજ પડે એટલે સુવે સુવેક નો પ્રલય થઈ જાય અને એ દરમિયાન દેવ વિષ્ણુ ની શક્તિ કેટલી એવું એ બ્રહ્મા સો વર્ષ જીવે એટલે સો વાર ત્રણ લોક પ્રલય થાય હું સો વાર પ્રલય થાય કારણ કે બ્રહ્મા નું આવી છે સો વર્ષની એક દિવસમાં ત્રણ લોકોનો પ્રલય થાય એ પ્રલય થાય એમાં ચૌદ વાર તો ઇન્દ્ર આવીને આવીને બિરાજ રાજ બ્રહ્મા અને શિવ એની કેટલી શક્તિ બ્રહ્મા સર્જન નું કામ કરે વિષ્ણુ પાલન પોષણ નું કરે મહાદેવ બધું સંહારનું કામ કરે સામર્થ્ય કઈ ઓછું નથી પરંતુ અહીંથી સમજવાનું મહાદેવ ઓળખે અને ભગવાન વિષ્ણુ છે એકાદ પુષ્કર્ પૂજા હાથે કરી લેતા શિવ લાગે શું કોઈ ના કરે તો શું કરે મહાદેવ તો બધા બહુ ભજે મનુષ્ય ભજન રાક્ષસો ભજન ભૂતપ્રત ભજન બધા ભજન જેટલા કરુણા કોઈ નહીં દેવોમાં કરુણા મહાદેવ બઉ વિચાર આખી મીચે નાલ્દી ભોલે ભંડારી અખંડ સદાવ જે માગે આપી શિવ ગુણ ઓછા નથી પણ આ ત્રણ દેવ એ સેવક છે અને એના સ્વામી વિરાટ નારાયણ છે તમે પેલું ચિત્ર જોયું છે ને શેષ્ટર વિષ્ણુસુતા છે એની નાભી માંથી નીકળ્યું છે અને એના ઉપર બ્રહ્મા બેઠા છે હવે સમજો આ બધું જો તમને શાસ્ત્રી વાત સમજાય જશે એટલે બધા દેવોનું ક્યાં સ્થાન છે એમનું કેટલું સામર્થ્ય છે કોણ કોનું ભજન કરે છે કોણ કોની ઉપાસના કરે છે એ ઘણું બધું સમજાય છે લોકમાં તો શું છે કે દેવ ને નારાયણ ને બધું એક સરખું ચાલ્યા જાય છે ઘણા કથાકારોને કંઈ ખબર નથી હોતી ધોકોને ધડકી લઈને હા ધોકાવે રાખતા હોય તો જે શેષશાહી નારાયણ છે એનું બીજું નામ વિરાટ નારાયણ છે અને ત્રીજું વિરાટ પુરુષ કહેવાય છે એની નાભીમાંથી બ્રહ્મા થયા પેલા કમળ પેદા થયું ને કમળમાંથી પછી બ્રહ્મા પેદા થયા એટલે એક દ્રષ્ટિએ જોજો બ્રહ્મા બાપ કોણ થયા વિરાટ પુરુષ વિરાટ નારાયણ શેષાહી નારાયણ લક્ષ્મીજી પગદવા આવે છે ને હા આ બધી વાત છે ને બળવાનશાસ્ત્રોની જે છે અને લોકમાં જાણીતી છે એ જ તમને કહું છું બળવાન શાસ્ત્ર પણ ભાગવત છે મહાભારત છે ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અગિયાર ઉપનિષદ છે ઉપનિષદો તો ત્રણસો છે અને એકસો આઠેય છે ઘણા છે પણ એમાં પ્રમાણિત શંકરાચાર્યજી સહિત તમામ આચાર્યોએ વધારે મહત્વ આપવું હોય તો એકાદશ ઉપનિષદને અગિયાર ઉપનિષદ મુખ્ય ઈશોપનિષદ કઠોપની સદ માંડુકી ઉપનિષદ છાંદોગ્ય તૈત એ બધા કેન એવા અગિયાર ઉપનિષદ એ વધારે વેલિડ એને આધારે એ બધી વાતો છે શ્રીજી મહારાજે કેવી રચના સરસ વાત કરી કે મહાભારત સારું છે પણ જેવી ભગવદ્ ગીતા પ્રમાણ એટલું આખું મહાભારત પ્રમાણ નહીં એમ મહારાજ કે તમે જેમ ભાગવત પ્રમાણ એમ બીજા પુરાણ એટલા પ્રમાણ નહીં એમ પેલો જે માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો એને મહારાજ કે તમે આવા બળવાન કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપો તો અમે માનીએ એમ આ જે વાત આપણે કહીએ છીએ એ આ બળવાન શાસ્ત્રોની આ વાત છે બાકી તો ઘણામાં જુદું જુદું ઘણું કહેવાયું હોય અને એમાં તો વાંચનારાને મગજ ઠેકાણીનાર્યા તો નાભીમાંથી બ્રહ્મા થયા શેષાહી વિરાટ પુરુષની નાભી મહાદેવ કપાળમાંથી વિષ્ણુ પ્રગટ થયા પ્રગટ થયા બ્રહ્મા રજોગુણ નું મહાદેવ તમોગુણનું પ્રતિક વિષ્ણુ સત્વગુણનું પ્રતિક ત્રણ ગુણ વગર સૃષ્ટિ થાય નહીં અને ચાલે નહીં જેમ આપણા શરીરમાં વાત પિત્ત અને કફ જોઈએ એમ સૃષ્ટિમાં રજોગુણ તમોગુણ અને સત્વગુણ જોઈએ સત્વગુણ શાંતિ આપે જ્ઞાન આપે તમોગુણ વિરામ આપે અને રજોગુણ પ્રવૃત્તિ આપે રજોગુણ વગર ક્રિયા ન થાય ચંચળ કરે જોઈએ આ બધું તો ત્રણ દેવ એના સ્વામી કોણ થયા વિરાટ નારાયણ વિરાટ પુરુષ જોયું હવે ક્યાં વહી ગયા મહાદેવ તમને એની ખબર પડી જાય એની પોસ્ટ ક્યાં છે એ દેવ છે અને આ નારાયણ તત્વ શરૂ થઈ ગયું આ વિરાટ નારાયણ કહેવાય છે દેવ અને નારાયણ નો ભેદ સમજાઈ જાય તો તમને ઉપાસનામાં વાંધો આવે નહી એ બહુ બ્રહ્માજી દેવતાઓ નારાયણ ની ઉપાસના કરે છે કારણ કે એમનો માલિક છે બ્રહ્માજી કમળમાંથી પેદા થયા ને તો બ્રહ્માજી ચારે બાજુ જોયું હવે ત્યાં બીજું જ હતું જ નહીં આ શું છે બધું ચારે બાજુ જોયું કઈ ખબર ના પડી તો પછી કમળની નાળમાં પેઠા ક્યાંથી આવ્યું છે આ તો હું જોઈ લઉં ક્યાંથી આ છે બધું આમ તો કઈ ફાફડ માં કઈ દેખાણું નહીં બ્રહ્મા ચારે બાજુ જોયું કે હું આ તે બધું શું છે એ નાળમાં ચાલ્યા ચાલ્યા તે બ્રહ્મા પોતાના સો વર્ષમાં સમજવાનું એ છે કે શિવ બ્રહ્મા દીક દેવતાઓ નું સ્થાન કેટલે છે વિરાટ નારાયણ સ્થાન ક્યાં છે કે જેની નાભી ઉગેલી કમળની દાંડલી પાર બ્રહ્મા ન પામી શક્યા તો વિરાટ નારાયણ નો પાર ક્યાંથી પમાય જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહેલો આપણે હજી ત્યાં પોચવાનું છે હજી તો આપણે સ્ટેશનમાં પીડ્યા છીએ કમળ ને પાર ના સો વર્ષ બ્રહ્માજાર પછી પાછા ફરી ગયા એ કે આ તો ક્યાંક વળી ભૂલા પડી જશે પછી નહીં ઘરના નહી ઘાટ ધોબીન કુતરા જેવું થશે તો પાછા સો વર્ષ આયેલા પછી પ્રગટ થયા અને ચારે બાજુ જો શું કરું ત્યારે ભગવાને આકાશવાણી કરી તપ કરો તપ કરો એમ એટલે પછી બ્રહ્માજી તપ કરવા બેસી ગયા કેટલાય વર્ષો તપ કર્યું પછી વળી અવાજ સમજાવ્યો કે હવે તમે સૃષ્ટિ કરો પછી આ ચૌદ લોક ની બ્રહ્માએ કરી ભગવાન માર્ગદર્શન આપતા ગયા કરતા ગયા વિષ્ણુ પોષણનું કર્યું જરૂર પડે ત્યાં મહાદેવજીએ સંહારનું કાર્ય સંભાળ્યું આમ ચૌદ લોક થયા હવે એ સૃષ્ટિ થઈ ત્યારે મોટો ધડાકો થયો હતો એમ આજના વૈજ્ઞાનિકો કહે છે બિગ બેને અને એનો તાગ લેવા માટે એટલે ભૂગર્ભમાં ઊંડા ખાડા ખોદીને પડ્યા છે જર્મનીમાં ક્યાં કરે છે ક્યાંક સામસામાં પ્રકાશના કિરણો અથડાવે છે નથી વચ્ચે તારીખ આવી જ્યારે અથડાય છે ત્યારે કાં તો ભૂકો બોલી જાય છે આમ બોલી જાય છે એવું બધું એ બધું શોધે છે સૃષ્ટિ કેમ પેદા થઈ એમ આ તો બધા નોકરી દેવાની વાત છે કેમ ઘણા બધા સરકાર પ્રોજેક્ટ શરૂ કરે એ નીચે વાળાને લાંચ મળી રહી એટલા માટે શરૂ કરે ખાવાની ખોરાકી મળી રહે જેમ કે એક કાયદો આવે બધા હેલ્મેટ ફરજીયાત કરવી તે આપણા રક્ષણ માટે નથી આ વચ્ચે બેઠા છે ને એના પેટ ભરવા માટે હેલ્મેટનો કાયદો આવે આપણી ચિંતા હોય તો તો આપણે પડી જાય તરત દોડીને આવીને રક્ષ કરે સારવાર ના કરે અને હેલ્મેટ પહેર્યા તો આ બધા ભૂંહાઈ જાય છે હેલ્મેટ પહેરે નહીં તો રોડ ઉપર કંઈક કરો ને મૂર્ખ બનાવે પડે છે પણ હવે કાયદા આગળ શું આપણે સો રૂપિયા દેવાના શું કરવું એટલે પોલીસ આગળ માથા શું કરવું એને ચા પાણી ના કરવા હોય પોલીસ અધિકારી ઘરે આવ્યો ત્યારે છોકરો પાંચમું સાતમું આઠમો ભણતો છે એને કે બેટા હોમવર્ક બરાબર કરતો નથી સ્કૂલે બરાબર જતો નથી રમા બધું કરે કરે છે તારી માર્કશીટ તો જો તારે પ્રગતિ જો માર્ક બરાબર આવતા નથી છોકરાએ ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢ્યા ને પપ્પાને દીધા આ ને પપ્પા પચાસ રૂપિયા કેસ પતાવટ કરો ને હાંડવાળ કરો કેવો શોટ માર્યો પણ પત્તાવટ કરો બાપુજી પતિ પતિ એ ગયો બોલ્યો જ નઈ કાંઈ એવું છે તો ત્રણ દેવ વિરાટ પુરુષ ने उपासना एक करे हम ब्रह्मा एक दिवस इंद्र जाता था ये विराट पुरुष में एक ब्रह्मा खड़ी जाए य एक दिवस जाए एक ब्रह्म जाए यू सामर्थ्य के ये दिवस पूरा थे લોક નો પ્રલય થઈ જાય વિરાટ પુરુષનો જયારે એક દિવસ પૂરો થાય એટલે ચૌદ લોક નો પ્રલય થઈ જાય એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે ચૌદ લોક નો નાશ થઈ તો વિરાટ પુરુષ ની શક્તિ કેટલી જો विराट नारायण प्रधान पुरुष प्रया खबर तधान पुरुष तो साबड़ू हाँ पुरुष एलेश्वर प्रधान एट मया प्रकृति માયા તત્વ જે કહે ને એ શક્તિ માયાશક્તિ એનું જોડકું છે એટલે પ્રધાન પુરુષ આવે એટલે પ્રધાન એટલે માયા પુરુષ એટલે ઈશ્વર એ પ્રધાન પુરુષ સાંભળજો આંખનું આમ મટકું મારે એમાં વિરાટ પુરુષ પેદા થાય ને લઈ થઈ જાય એક ખાલી આમ આંખનું આમ મટકું કરે મટકે મટકે એક એક વિરાટ પેદા થાય વિરાટ નાશ થઈ જાય લઈ પામી એનામાં સમાઈ જાય લઈ પામી એક મટકું મારે એમાં વરસ દિવસ નહીં જોવાનો કેવું કહેવાય તમે વિચાર તો કરો ના બધા આપણા ઋષિઓએ આમ નજરે જોઈ લખ્યું છે આંખનું મટકું મારે ત્યાં વિરાટ પુરુષ પ્રગટ થાય અને લઈ થાય મહા પ્રધાન પુરુષ એના ઉપર મૂળ પુરુષ અને મૂળ માયા છે મૂળ માયા ની અંશાત્મક ક્રિયાત્મક નિમ્ન એ પ્રધાન નીચે જે છે ને તે એનાથી ઉપર છે મૂળ માયા મૂળ તત્વ માયાનું માયા શક્તિ મૂળ માયા અને મૂળ પુરુષ એટલે મૂળ ઈશ્વર લોકમાં તો ઈશ્વર એટલે ઈશ્વર ની ઉપર છે એ તો જુદા જ છે ઈશ્વર બધા કહે છે પણ ઈશ્વર તો હજી અહિયાં શરૂ થયા છે બોલો આવા તો અનેક ઈશ્વરો છે અનેક દેવો છે ક્યાં પર બ્રહ્મ છે મહિમાન આ બધું જો સમજવામાં આવે તો હૈયું ફાટી જાય તો મૂળ પુરુષ અને મૂળ માયા એમાંથી આ પ્રધાન પુરુષ પ્રગટ થાય છે પેદા થાય છે પણ કેટલા થાય છે ખબર છે અને કેવી રીતે થાય છે તો જેમ પાણીનો કોઈ ધોધ પડતો હોય ને એમાં જેમ બબલ્સ પરપોટા થાય એનો કોઈ ગણતરી ખરી પરપોટાની એવી રીતે મૂળ માયા અને મૂળ પુરુષ પ્રધાન પુરુષના જોડકાર રૂપી અનેક આવા પરપોટાની જેમ પેદા થાય છે કેટલા થયા અને એક એક પ્રધાન પુરુષ એક એક બ્રહ્માંડ ઈ પરપોટાની જેમ પ્રગટ થાય બબલ્સની જેમ મૂળ પુરુષ અને મૂળ માયા કોઈ ગણતરી જ નહીં અષ્ટરણ સહિત ચૌદ લોકે સહિત એક એક બ્રહ્માંડો એના મૂળ તત્વ જેવા પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ આવા જોડકાનો કોઈ પાર નહીં એવા પાણીના પરપોટાની જેમ મૂળ પુરુષ અને મૂળ માયા પેદા થાય પરપોટો ફૂટેયો ફૂટે કેટલું ચાલતું હોય છે ને આપણે ઘણી વાર વિચારો ક્યારેક ક્યારેક વિચાર આવી જાય આ જે ઘોર જંગલો છે ને આફ્રિકાના માયા મસાઇ મારા ને એમાં તે રાત્રેને દિવસે બસ આમ હિંસાનું ઘોરતાંડવ ચાલતું હોય એકબીજા એકબીજાને ખાઈ જવા માટે ગળી જવા માટે શું બધી ચાલતું હોય તો આપણે જોઈએ જ રહ્યો તમે એમ અહીંયા બ્રહ્માંડો બધા થતા હોય નાશ થતા હોય ને લઈ ને પ્રગટ થતા હોય આપણે દેખાતું નથી પણ અંદર તો કેટલું જ અને અવકાશીમાં કેટલા પદાર્થો ખરતા હશે ગુરુષ્ટયા અનેક બ્રહ્માંડો સહિત અષ્ટાવરણી સહિત એવા બધા જે પ્રધાન પુરુષ સહિત એ કેવડો જમેલો છે મૂળ પુરુષનો મૂળ પુરુષનો મૂળ માયાનો જોડકું છે એનો નીચે અનેક પ્રધાન પુરુષો છે અષ્ટાવર બ્રહ્માંડો છે અનેક બ્રહ્માંડો સહિત આખો મધપુડા ની જેમ ગણો એવા મૂળ પુરુષ અને મૂળ માયા અક્ષર બ્રહ્મ એક રૂમાડામાં સમાય લે હા રૂવાડા એટલે આ વાળ આ એક વાળ નું જે છિદ્ર હોય ને હા આ છિદ્રિદ્રમાં તો પાછું વાળ જગ્યા રોકીને ઉભો હોય એની પડખે થોડુંક એના પોષણ માટે કાણું હોય એક છિદ્ર આવા મૂળ પુરુષ અને મૂળ માયા અનેક પ્રધાન પુરુષો સહિત અષ્ટ આવરણ સહિત ચૌદ લોકો સહિત એવા જે બ્રહ્માંડો એને સહિત અક્ષર બ્રહ્મના એક રૂવાડામાં સમાય ને એ અક્ષર બ્રહ્મ કેવા કે ક્યાંય જગ્યા ખાલી નહીં अनंत विस्तार अधो ऊर्ध प्रमाण रह ते मा सको कोई बापनी ताकत नहीं, था था था नहीं कि आनो पार पे सर्वत्र व्यापक सर्वाधार अनंत ब्रह्मों आधार अक्षरब्रह्म अक्षरब्रह्म वगैरह कोई पदार्थ टकी सके नहीं अक्षरब्रम कई सा तत्व नहीं અણુ અણુમાં વ્યાપક અણુ અણુને ધારણ કરનાર એક જળચેતન પદાર્થ આત્માઓ ઈશ્વરો દેવો બધાનો ધારક અનંત ઈશ્વરો અનંત દેવો અનંત જીવસૃષ્ટિ અનંત બ્રહ્માંડો એના એક રૂવાડામાં સમાય એવા રૂવાડા કેટલા એની ગણતરી નહીં એનો ધારક એવા અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ એનો બાપ ભગવાન સ્વામિનારાયણ એટલે કહ્યું કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવલહેર એવા જે અક્ષર બ્રહ્મ એ તો બીજું સાકાર માનવરૂપ જેવું ધારણ કરીને સહજાનંદ સ્વામીની સેવામાં હાથ જોડી મૂકવું અને બીજે વ્યાપક સ્વરૂપે અનંત બ્રહ્માંડોને એની આજ્ઞાથી એની શક્તિથી એના પ્રેરણાથી એ જ્યારે હુકમ કરે તો જ સર્વત્ર અક્ષર બ્રહ્મ એની ધારણ શક્તિ આવે એની પ્રેરણાથી ધારે એની શક્તિ થી ધારે વચનામૃત માં મહારાજ કે છે જો પુરુષોત્તમ નારાયણ ધારે તો અક્ષર બ્રહ્મ વિના પણ અનંત બ્રહ્માંડો ને પોતાની શક્તિથી ધારે આ એને સેવા આપી છે અક્ષર બ્રહ્મ એક બાજુ કાઢી નાખે એવા એ સ્વરાટ જેવા પુરુષોત્તમ નારાયણ છે એ કોણ છે ભગવાન સ્વામી હવે એની શક્તિ જુઓ મુખ્યમંત્રી તલાટી અમુક લોકો અમુક ન આપણે ગણતરીમાં ના આવે એવા બધા બધા હુરાપુરા માંડીને બધા બેઠા હોય પાણો લાલ પીળા રંગ થી રંગીન પૂજા કરતા હોય અને આપણને જે અક્ષરાધિ મેળા છે એની પૂજા કરી છે પાગલ થઈ જવાય તાળવું ગુણાતીતાનંદ સ્વામી આ જો મહિમા સમજાય તો ક્યાં બોલા પ્રભાવ સ્વામી દેહ તોડવાનું થયો અંતકાલે દેહ છોડવાનું થયું અને મહારાજ ની ઈચ્છાથી એને સ્વરૂપ પોતાનું મૂળ પ્રગટ થયું સમજાવ્યું હું કોણ છું પ્રભવાનંદ સ્વામી બધા સંતો ત્યા કરે પૂરે બ્રહ્માંડ કો ઉઠા કે ચલા જુ સા પૂરે બ્રહ્માંડ કો ઉઠા કે ચલા જુ ગેન્દ્ર તરફ ઓર સહજાનંદ સ્વામીને મુજે દેહ મેં ડાલ કે પારે પીછા બના દા કબૂતર નું પીછું કરીને ક્યુ મને જડ જવું મને કબર જ નહી હું કૌન છું મેંદર ઉઠા કે ભાગ જાવીતા ચોપ મહાપરુષ ચુપ રહો તમે તો એક બ્રહ્માંડ ને લઈને ભાગી જાવ કરો છો આ તો કેટલાય બ્રહ્માંડ ને લઈને ઉડી જાય એવા સાધુ સત્સંગમાં પીડ્યા છે ક્યાં ક્યાં ની વાત હવે એ જયારે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જયારે સહજાનંદ સ્વામી મહિમા કેતા હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ તો જીભ જાલી જાલી બોલું છું અને વાત એ સાચી છો અમે જે રીતે આમાં અત્યારે આમ એટલે સત્સંગમાં પહોંચ્યા તે એમ જ સમજાય છે કે વાત સાવ સાચી છે આ જીભ જાલી જ બોલે જીવને પચે જ નહીં જે સત્સંગમાં નથી એને તો પચે જ નહીં એને તો જાડા થઈ જાય પણ સત્સંગમાં હોય એને હજી ગણાને નથી પચતું પણ વાત મૂલત સાચી છે પણ એમાં ક્યાં એક વસ્તુ મોટી એ સમજવાની છે કોઈ દેવ નો ન થયો કે તમે મુખ્યમંત્રીની સાથે ઓળખાણ હોય એનો અર્થ એ નથી તમે તલાટી ઘરે જઈને મારી આવો તલાટી પણ એનો છે કલેક્ટર પણ એનો છે એનો અર્થ એવો નથી તમે રિવોલ્વર બતાવી જાવ કે હાથમાં ઉતારો હોવા ઘરે વિવેક થી બધું આદરથી કામ થાય એમ તલાટી પણ કોનો એમ સામાન્ય દેવતાઓ હોય ઇન્દ્રાદિક દેવતા હોય અગ્નિદેવ હોય વરુણ દેવ હોય કે શિવ બ્રહ્માદિક દેવતા હોય પણ કોના સેવક છે વિરાટ નારાયણ તો શેષ સૈયા ઉપર પઢી ગયા છે એ થોડા માલિક સેવા માલિક્રદિક દેવતા ને આપી દીધું કાર્યરત ચૌદ લોકમાં બ્રહ્માદિક દેવતા કાર્ય કરે છે મહાદેવ જ કાર્ય કરે છે થાક છે આખોથી લક્ષ્મી પગજ દબાવે દોડા દોડી તો એમના સેવકો જ કરે ને માલિક તો પહેઢ્યા છે મહિમા સમજજો કેવું છે એટલે આ કહેવાય છે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું કે આ જેનો સત્સંગ મેળ્યો છે એના ભાગ્યનો કોઈ પાર ના આવે વચનામૃતમાં ખુદ સજાનંદ સ્વામી કહે છે કે આ સભા આ સત્સંગ એને કેવો છે કે આવી સભા આવો સત્સંગ જેવી સભા બદ્રિકાશ્રમમાં છે જેવી સભા શ્વેત દીપમાં છે એનાથી પણ આ સભાને સંત સભાને આ સત્સંગને હું અત્યંત અધિક ગણું છું જો આમાં અમે લગાર જૂઠ કહેતા હોઈએ તો આ સર્વે મને સમ છે શ્રીજી મહારાજ આમાં લગાર પણ જો જૂઠ કહેતા હોય ખોટું કહેતા હોય તો આ સર્વે સમ છે પછી મહારાજ બોલ્યા કે સમ સારું ખાવા પડે કે લોકોને જેવું છે એવું સમજાતું નથી આ તમે બધા બેઠા છો મહારાજ કે એને અત્યંત પ્રકાશ હું દેખું છું તમારા નજરમાં એ નથી આવતું हमें अक्षर ब्रह्म आवा ये आधार पुरुषोत्तम नारायण है्रह्म आधार पार कोई एन छेड़ो पी एन अंत पमता के बता तो केम पार पता तो समझा थोड़ी बात तो પાર કેમ નથી પામતો આપણે થોડો પાર પામી ગયા એ પાર નથી આ તો તમને દાખલો ગણવા માટે કઈક રકમ આપી હોય તો એ તમે જોઈને પ્રશ્નપત્ર છે એવું થયું પણ હજી તમે ઉકેલ નથી કર્યો ભાર કેમ નથી પામતા તો એનું આમ આ બધી વાતો છે ને સંતોની વાતોમાં છે ગુણાદિત સામે હોય ગોપાળાનંદ સામે હોય એમની વાતોમાં આ બધું કહેલું છે એ હું કઉ છું કે મેં મારી મેળે તો ગોઠવું નથી હા આગલું પછી આપણને સમજાય એ મેં મારી રીતે કીધું હોય મુખ્યમંત્રીને વડાપ્રધાન એ કંઈ ગોપાળાનંદ સામે ના લખ્યું હોય પણ આપણને આમ સ્ટેપ ખબર પડે એટલે હું થોડું તમને કહું પછી તમે એ બુક ખોલીને ખોલો ને પછી આમાં મુખ્યમંત્રી વડાપ્રધાન તો નથી એમાં ના હોય પાર કેમ નથી પામતા હવે સમજજો કેવી કેવી વાત ગોપાળાનંદ સ્વામી કરે છે એને હું થોડી તમારી સમજમાં આવે એમ હળવી કરી નાખું એ મારી વાત છે એ મારી અથોરિટીની વાત છે એ સમજાવીને સહેલું કરવું પણ વાત મૂળ ત્યાં પાર કેમ નથી પામતા બઉ મજાની હોય સાંભળજો આ પૃથ્વી છે એ કેવડો ગોળો છે પૃથ્વીનો પૃથ્વીનો ગોળો કેવડો વિચાર કરો અને આકાશમાં તારલાઓનો પાર છે ગોપાલંદ સ્વામી કે આ પૃથ્વી આખી કાચની હોય કાચની ગ્લાસ આખી પૃથ્વી કાચની હોય અને જેટલા અવકાશમાં તાર સ્ટાર્સ દેખાય છે તારોડિયાઓ એ બધા સૂર્ય હોય એટલા નજીક આવીને સૂર્યની નજીકમાં આવી જાય સૂર્યની લાઈનમાં બધા જળહળી ઉઠે અને પૃથ્વી ઉપર જેટલો તેજ ઝળહળે કેટલો થાય તેજ પૃથ્વી કેવી જળહળ આખી પૃથ્વી કાચીની એક સૂર્યથી પણ આમ તમારે રહેવાતું નથી તો જેટલા તાર તારોડિયાઓ છે એ બધા સૂર્ય હોય સૂર્યની કક્ષામાં આવીને એ બધા જળહળે તો આ પૃથ્વી કાચની કેટલી જળહળે એનો પ્રકાશ કેટલો થાય તમે કેલ્ક્યુલેશન કરી શકો ગણતરી માંડી શકો પૃથ્વીનો પ્રકાશ કેવો થાય એ આવો પ્રકાશ કેટલો બધા સ્ટાર સૂર્ય અને પૃથ્વી કાચની અને જેવો પ્રકાશ પ્રગટ થાય ફેલાય એવો પ્રકાશ એક વૈકુંઠના મુક્તમાં છે એટલું તો વૈકુંઠના મુક્ત શરીરમાં તેજ છે એ સાહેબ શું વાત છે હવે આ જોવાને માટે તો કોઈ જીવ સમર્થ નથી એ તો ગોપાળાનંદ સ્વામી જેવા એ જ જોઈ શકે જોઈ શકતા તો જ કેહતા હોય બાકી તો ક્યાંય તમારે કોઈ ઉપનિષદોમાં દેખાણું નથી આવું આ તો ગોપાલ સ્વામી છે એ જોવે છે એ મટકું મારે તો બ્રહ્માંડને ઉખેડી નાખે સામાન્ય નથી એટલે આપણે ઘણી વાર કહે છે કે સહજાનંદ સામે ભગવાન જેવા ભગવાન અને ગોપાલનંદ જેવા સંત એ આવ્યા નથી આવશે નહીં તો આવી પૃથ્વી કાચની જેટલા તારોડિયા એટલા સૂર્ય જેટલો પૃથ્વી પ્રકાશ ઉઠે એટલો પ્રકાશ વૈકુંઠના એક મુક્ત છે એવા એક કરોડ મુક્તું પ્રકાશ એક ગોલોક ના મુક્ત માં છે અને એવા એક કરોડ ગોલોક ના મુક્ત ભેળા કરો એટલો પ્રકાશ એક અક્ષરધામમાં સહજાનંદ સ્વામી પાસે રહેલા મુક્ત નો પ્રકાશ છે ગોપાલ ક્યાં વાત જાય છે આ બધું જોતા હોય અનુભવતા હોય અને અયું હાથ રાખવું એ કઈ સામાન્ય વાત છે હ છતાંય સાવ લાલા પાર્ષદ પાળો હતો એના જેવા અપમાન કરે તો ગોપાલનંદ સ્વામી સહન કરે મોટી વાત છે નહી ખાલી સંકલ્પ કરે તો લાલો પાડો બ્રહ્માંડમાં ગોઈતો જડે નહી શું વાત છે સામાન્ય જીવ એમની સામે લબાડી કરે તો એ સામે કરે નહી બોલાય વેકુટ મુક્ત થી એક કરોડ ગણો ગોલોક ના મુક્ત માં પ્રકાશ એનાથી કરોડો એવા જેટલા અક્ષર મુક્તો છે જેટલા અક્ષર મુક્ત છો આવા એ બધાનો પ્રકાશ ભેળો કરો ગોપાળાનંદ સ્વામી બધાનો પ્રકાશ ભેળો કરો એ ભેળો કરવો શક્ય નથી પણ બધા મુક્તો નો પ્રકાશ ભેળો કરો અને જેટલો પ્રકાશ થાય એ અક્ષર બ્રહ્મ સોપારી જેટલા જગ્યામાં સમાઈ જાય અક્ષર બ્રહ્મ એક સોપારી જેટલી જગ્યા થાય ને એટલામાં એ પ્રકાશ સમાઈ જાય તો અક્ષર બ્રહ્મ પ્રકાશ ક્યાં ગયો એ પ્રકાશ સાથે તમારે એનો ઐશ્વર્ય પ્રતાપ બધું ગણવાનું આ તો પ્રકાશ તો આપણને સમજાય એ બુદ્ધોને એટલે મૂક્યો ઐર્ય બધું ગણવાનું એક સોપારી એનો પ્રકાશ કેટલો થાય સાહેબ એ સંપૂર્ણ પ્રકાશ અક્ષર બ્રહ્મનો સહજાનંદ સ્વામીને એક રૂવાડામાં સમાય જાય એક રોમમાં જોકે આ મારી મુર્ખામી કહેવાય કે મેં થોડીક કાપીને વાત કરી એટલા માટે કે કોઈને કેમ લાગે એ બાકી ગોપાળાની સામે શું કહ્યું છે પાછું તમને કહી દો એટલે મને આમ લાગે નહી એ રૂવાડામાં સમાઈ જાય એમ નહીં એ રૂવાડામાં સમાઈ જાય ને તો એક લાખ ભાગમાં આવે એમ ગોપાળાની સામે કહ્યું છે એક ભાગમાં એક રૂવાડામાં દેખાય એવી સહજાનંદ સ્વામીની મૂર્તિ દેદીપ્યમાન છે પ્રકાશથી જળહળા છે વિચાર કરો કે એ ક્યારે આ બ્રહ્માંડમાં આવે અને આપણને મુલાકાત થાય પણ કેટલી કરુણાક આપણને મુલાકાત છે હવે તમે વિચાર કરો જે આ સત્સંગ મેળ્યો એ કેવો દુર્લભ મહાદુર્લભ ભૌબ્રહ્માદિક દેવતાઓ મહારાજ કે એમ કે આ સત્સંગ મહા છે અને સત્સંગમાં જેવી વાતો થાય છે તો બહુબ્રહ્માદિક દેવતાઓ સાંભળીને એમ કહે છે કે ન ભૂતો ના ભવિષ્ય કેવી કેવી હવે એક રૂવાડામાં જે આ બધું સમાઈ જતું હોય તો એ અક્ષરાધિપતિ પુરુષો તમનો પાર કેમ પામે તમે વિચાર કરો આપણા એક રૂવાડામાં કોઈ જંતુ સમાઈ જાય એ આપણો મહિમા સમજી શકે તો અક્ષરબ્રહ્મ જેનો મહિમા એક રૂવાડમાં સમાઈ જાય શું અક્ષરાધીશ નો મહિમા જાણીએ છો પાર કેમ પામી શકે પૂરેપૂરો પાર ન પામે મહિમા તો જાણે જ છે અક્ષરબ્રહ્મ જેવો જાણે છે એવો કોણ જાણે અક્ષર મુક્ત જાણે છે એવો કોણ જાણે પણ છતાંય એ પૂરો કેમ જાણી શકે હાથી ના શરીર ઉપર કીડી ચાલી જતી હોય એ હાથી ને કેમ જાણે આપણામાં માથાના વાળ હોય એમાં જુ પડી હોય એ જુ આપણો શું પાર પામે એ આઈન્સ્ટાઈન માથામાં જુ પડી હોય આઈન્સ્ટાઈન એ શું જાણે સ્ટીવ જોબ માથામાં જુ પડી હોય તો એ જુ શું જાણે કે આ જોબ શું છે સ્ટીવ જોબ શું છે જાણે એમાં બધા દેવતાઓ શું મહિમા જાણી શકે તો ભલા એ ના જાણી શકીએ કહીએમાં જાણીએ છીએ આપણું કલ્યાણ તો હાથ જોડીને પગમાં પડી જાય એમાં જે બાકી કશું જ નથી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આજે કહ્યો એવો થોડો ઘણો મહિમા જીવમાં ધારી અને વંદુના પાઠ કરવા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એમાં ઉદ્ધાર છે બાકી આપણને શું પાર પાક બાપુએ ભજન લખ્યું છે એમાં કહ્યું છે કે મચ્છરીઓ ઉડી અને આકાશ પાર પામવા જાય અનંત અનંતની પેઢીઓ વેળી થાય તો આકાશ પાર પામે નહી એક માછલી મહાસાગર પાર પામે નહીં એમ અક્ષરાધિપતિ પાર શું લખ્યું છે પ્રેમાનંદ સાહેબ સાવ સીધી સાધી ગુજરાતીમાં બોલો પાર કોઈ નહે આપણને થોડું કામ આવું તો કેટલું જ કેવું એમ પણ આમ સમજાય એવું તમને આપણને થાય અહો થાય એમ થાય વાત સાચી છે આમાં ભગવાનનો કંઈ પાર આપણે પામી શકીએ એવું કંઈ છે નહીં એટલે હું તમને થોડીક આમ ગમત કહું તો ગમત ને રમત કહો તો રમતને જ્ઞાન કહ્યું તો જ્ઞાન વિચાર કહો તો વિચારને ફિલોસોફી કયો ફિલોસોફી પણ હું થોડીક તમને આમ એક હિન્દ આપણી સભામાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી ને યાદ શક્તિ પાવરફુલ હોય એવો કોક એકાદો તો એમ હું એને એક જ પ્રશ્ન પૂછું ગુજરાતની પ્રજા કેટલી સાડા કરોડ સાડા કરોડ લોકોની જન્મ તારીખ કોઈ એક વ્યક્તિ યાદ રાખી શકે આ તમને મહિમા સમજાય ને એટલે હું આ બહુ જુદી જુદી આખી ટેકનિકારીખ કોઈ એક વ્યક્તિ યાદ હોય બતાવો સાડા પાંચ કરોડ તારીખ બર્થ ડે યાદ હોય યાદ રાખી શકતો હોય રાખી શકે તો સાડા કરોડ કે સાતસો કરોડ પ્રજા છે એ બધાની કોઈ જન્મ તારીખ યાદ રાખી શકે ના રાખે હવે જન્મ તારીખ યાદ ન રાખી શકતા હોઈએ તો એના આખા જન્મનું હિસ્ટ્રી તમે યાદ રાખી શકો ઇતિહાસ યાદ રાખી શકો એને ક્યાં કેવી રીતે કર્મ કર્યું એને ક્યાં જન્મ થયો ક્યાં કેવી રીતે એને કાર્યો કર્યા કેમ થયું રાખી શકો આપણે પોતાની આખા જિંદગીની નથી તમારી યાદ રાખી શકતા કઈ ગયો તમે બચપણથી કહી ગયો પાંચ વર્ષના હતા ત્યાંથી યાદ હોય તમે કેવા માંડો શું ગમે કહો બરસના ગોથા મારી ને કરો પાંચમું અહીં ભીણો છઠું અહીં ભીણો દસમું ક્યાં ભીણ નથી તો ચૌદ લોકો ના જીવ છે એની તમને કશી ખબર હોય અનંત બ્રહ્માંડો ની કશી ખબર હોય એના ઇતિહાસ આપણે એક ખાલી દુનિયાની ભૂગોળ ભણવામાં આવતી અને દેશનો ઇતિહાસ ભણવામાં આવતો એમાંથી ગણ્યા ચેપ્ટરમાંથી ખાલી પાંત્રીસ માર્ક્સ લેવાનો હોય તોય યાદ રહેતું નહીં દુનિયાનો ભૂગોળ દુનિયાની ઇતિહાસ એમાંથી ગણ્યા ચેપ્ટર હોય પાંત્રીસ માર્ક લેવાનો હોય તો ગ્રેસિંગથી પાછ થાય વિચાર કરો મારે એ કહેવાનું છે આવા અનંત બ્રહ્માંડો અનંત જીવો અનંત જીવોની ગાથા અનંત લોક ઇતિહાસ ભૂગોળ પુરુષોત્તમ નારાયણ ના મગજમાં છે એની પાસે છે એના મગજમાં એને કોઈ પૂછવા જવું જ ના પડે તમે તમારા બે દીકરા હોય બે દીકરીઓ હોય એના ઉપર પૂરું ધ્યાન નથી આપી શકતા અને અનંત અનંત જીવને એ સહજાનંદી અક્ષરાધિપતિ પુરુષોત્તમ એક કળા એક જીવ નો હિસ્ટ્રી અનંત જન્મ અનંત કાળથી એકદમ જાણે છે વિચાર કરો લો પાર આવે અને કઈ ઘડીએ એ શું પગલું લેશે એ મોટા મોટા ઈશ્વરોને ખબર નથી પડતી ક્યા બ્રહ્માંડ એ પ્રગટ થઈ જવાના છે ભાઈ આપણે આગળ એક વાત કરતી કરી હતી કે ભાઈ આ મેથાણના ફૂલી બાુલી બાણ્યો રસોઈ બનાવી ધોલેરા એ પુરુષોત્તમ નારાયણ જણાવવા દે તો જ એનો સંકલ્પ કોઈ જાણી શકે બાકી અનંતાન બ્રહ્માંડોમાં અનંતાન અક્ષર મુક્તો પણ કોઈ પણ અક્ષર બ્રહ્મ સ્વયં પણ પુરુષોત્તમ નારાયણના મગજમાં શું ચાલે છે એ કોઈ જાણી શકે નહીં અકળ મૂર્તિ હોય એના સંકલ્પને જાણી ના શકે એ બધાના સંકલ્પોને જાણે એનાથી કોઈનો સંકલ્પ છૂટવો નહીં અનંત અનંત બ્રહ્માંડોમાં દુષ્ટમાં દુષ્ટ પાપીમાં પાપી અધમમાં અધમ નર્કવાસીઓમાં એ ક્યાં કોણ શું થાય છે એ અત્યારે આ મૂર્તિમાં બેઠા હોય તો અનંત અનંત બ્રહ્માંડોમાં શું થાય છે એ ભાઈ વિચારીએ તો ગાંડું થઈ જાય પાછું એવું નથી કે પાંચ કલાક સુધી જાગીને યાદ કરે છે નિદ્રા એ રહિત છે પુરુષોત્તમના અખંડ પાર કોઈથી કમાય એટલે એ દેવતાઓ ઈશ્વરો હાથ જોડી જાય નિગમ નેગમ એટલે વેદ એ શું કે છે ને શું નેતિ નો અર્થ શું થાય ન ઇતિ ન એટલે નહીં ઇતિ એટલે અંત અને ઈતિ એટલે આ પ્રમાણે એમ વેદ નથી કહી શકતા જે એમનો નિઃશ્વાસ છે એ જાણતા નથી એમ કહી દે પુરુષોત્તમ નારાયણ કેવા तो आवा नही आवा नही आवाम तो कही नीति आवा अंत नए न कोई पार पमी सकता क्या बात गई हम ते अचा फरो आपड़े ब्रह्मादिक देवताओ पास आवाज આખી તમે આખી લિંક વિચારો અક્ષરાધિપતિ અક્ષરબ્રહ્મ મૂળ પુરુષ પ્રધાન પુરુષ વિરાટ પુરુષ અને પછી આવે શિવ વિષ્ણુ ત્રણ દેવા હવે જે બધું ગોળ ને ખોળ હરખું કરતા હોય એની આ વાત ક્યાંથી સમજાય એટલે લોહાના વચનામૃત માં મહારાજે કહ્યું કે જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય એને શિવ બ્રહ્માદિક દેવતાઓનું ધ્યાન કરવું નહીં લોકમાં તો બધું વેડું ચાલે છે મોટા મોટા કથાકારોમાં બધું એમ જ છે એનો અર્થ એ નથી કે આપણે મહાદેવને ઉડાડીએ છીએ મહાદેવ મહાદેવ છે એમ આપણને આનંદ આવે શિવરાત્રી હોય તો આનંદ આવે મહાદેવના કઈ ગુણ કઈ સામાન્ય નથી એમ પણ પુરુષોત્તમ નારાયણ આગળ કોઈ દેવતાઓનો કોઈ મહિમા ટકી શકતો ક્યાંથી કોઈ અંશમાં પુરુષોત્તમ નારાયણ એક અને બ્રહ્માંડે બ્રહ્માંડે શિવ બ્રહ્માદિક છે બ્રહ્માંડે બ્રહ્માંડે એવા અનંત શિવ છે ભાઈ અનંત શિવ છે અનંત બ્રહ્મા છે ગણતરી જ થાય નહીં એ તો બધા હાથ જોડે છે આપણે જેમ કોઈ મોટા માણસ નીકળ્યા હોય ને હાથ જોડવા માટે એવું છે પણ છતાં શિવ શિવ છે આપણા દેશમાં જે શિવ ભક્તિ છે આમ શ્રાવણ મહિનો હોય તો આપણને જુદી જ અનુભૂતિ થાય અને મહાદેવને નવડાવવાનો આનંદ આવે એવો નથી કારણ કે આપણા માલિકના સેવક છે આપણા બાપના સેવક છે શિવ કરે છે મહિમા અદભુત છે શિવનો કરુણા મૂર્તિ છે ના પણ જે લોકોએ એમ કેતા હોય કે શિવ કઈ ભજન કરે ભગવાનનું સ્વયં ભગવાન છે ના એ તો નથી ખબર તમને એ નારાયણની ઉપાસના કરે છે શિવજી નારાયણનું ધ્યાન કરે છે ભજન કરે છે ઉપાસના કરે છે વિરાટ નારાયણ સરખું નથી હવે તમે આ સાંભળતા હશો નવરાત્રિ હોય ને ત્યારે એવા લેખબો આવે રામચંદ્રજીને પણ જ્યારે રાવણની સામે યુદ્ધ કરવાનું હતું ત્યારે માતાજીની ઉપાસના કરી અંબાજી વગેરે અને પછી માતાજી એમને અજય બાણ આપ્યું એનાથી રામ લંકાનું યુદ્ધ જીત્યા એટલે રામને પણ શક્તિની ઉપાસના કરવી પડે છે લખ્યું નથી વ્યાસજી ને નામે લખાયું છે અલગ વસ્તુ છે આ તો હું તો જે છે એ વાત કહી દઉં છું તમને આપણે કઈ માથાકૂટ નથી અને આપણે કઈ દેવી ટીકાઓ કરતા નથી માતાજીને આપણે માતાજી રીતે માનીએ છીએ પણ તમે એમ કહો કે રામને જ્યારે રાવણ સામે યુદ્ધ જીતવું હતું ત્યારે એમને અંબાજીમાંની ઉપાસના કરે શક્તિની ઉપાસના કરે અને એમને અજી બાણ આપે ત્યારે રાવણની સામે જીતી શકે તો તમે રામને સમજ્યા જ નથી રામ નારાયણ છે અને બ્રહ્મા શિવ દેવ છે દેવ દેવ છે નારાયણ નારાયણ છે દેવતાઓ માત્ર નારાયણની ઉપાસના કરે છે ભાગવતનો અંતિમ સુરા છે કે દેવતાઓને શાંતિને તૃપ્તિને સહાય જોતી હોય ત્યારે નારાયણને ચરણે જવું જ પડે છે આ ભાગવત નો સાર છે એજ સાર ગીતા નો છે એજ સાર ઉપનિષદ છે એજ મહાભારત નો છે એજ વચનામૃત નો છે સમજાય છે મગજમાં પણ એનો અર્થ એવો નથી કે તમે શિવજીને ગાળો દિયો હા એ નથી શિવ પણ કોના છે એટલે સિદ્ધેશ્વર મહાદેવ નો છે જુનાગઢમાં અને જેવી અદાથી બેઠો છો બાપીઓ ક્યાંય નથી હો હા જો આપણને મને ખરેખર કઈ બહુ આનંદ થાય શિવજીના દર્શન સિદ્ધેશ્વરના દર્શન થી હું આ રોજ નીલકંઠ મહાદેવકંઠ મહારાજ ની વરણી સામે છે રોજે પ્રણામ કરું ગોપાળાનંદ સ્વામી પણ પધરાવે છે ને શિવજી તમે જો વડોદરામાં પધરાવે મહારાજ સ્વધામ પધાર્યા એના ઘણા વખત પછી પધરાવ્યા છે એ સમજે છે આ બધા દેવતાઓનું સ્થાન છે એનો અર્થ એવો નથી કે દેવતાઓને અને બીજા અવતારો ને ભગવાન સ્વામિનારાયણ બારમો ચંદ્રમાં છે એવું નથી કે બાપે વેર છે એવું નથી લગભગ ક્યુ વચરામર છે લોહાનું તેરમું છે કે અંત્યનું આડત્રીસ કેવું અંત્ય નું આડત્રીસ કેવું કઈ વચરામર છે મહારાજ પછી અવતારના અવતારી છે તમારે ભજન કરવા યોગ્ય છે પૂજન કરવા યોગ્ય છે હજ ભગવાનના પૂર્વે જે ઘણા અવતાર થયા છે તે પણ સર્વે નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે આવું લખ્યું છે ચોખ્ખું લખ્યું છે ને એટલે પછી જે જે આ વચનામૃત ઉપર આ બહુ સર્વોપરીની વાત કરતા હોય ને પછી એના ઉપર બધી વાતો કરતા હોય ને બધે અવતારોને ઉડાડતા હોય ને એ વચનામૃતમાં જ ઉડાડતા હોય એ વચનામૃતો મેં ખોલ્યા મેં આના ઉપર શું લખે તો એ વાત જ આખી ઉડાડી જ નાખી એની કોઈ ચર્ચામાં જ લીધી નહીં બોલો ને ઉપર બોલો ને તમે અવતારોનો કાંકરો કાઢી નાખો છો આ એ સહજાનંદ સાહેબ બોલ્યા છે લ્યો કે પૂર્વે આ ભગવાનના જે ઘણા અવતાર થયા છે એ પણ સર્વે નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે તો એ કેમ લાઈન નોંધમાં લીધી નહીં સ્પષ્ટ કીધું છે તો બળ પીડ્યું તો અવતારો ને દ્રોહ કરવાની શિક્ષાપતિ માં મના કરી છે વચનામૃત માં મના કરી છે એને માથે ચડીને દ્રોહ કરીને સહજાનંદ સ્વામી આગના લોપીને બધા કલ્યાણ લઈ લેવું છે આલે ડીંગો મળે નહીં સજાનંદ સ્વામી કે તમે લાલ પાણા પૂજો તો એમાં કલ્યાણ થાય કલ્યાણ આજ્ઞામાં છે સાધનામાં નથી તમારી મેળે તમે ફિલોસોફી વિકસાવો અને પછી ધોકા મારો સર્વોપરી કરો એ કરો તો એ તમારા જ માલિક વચન લોપો કેવી રીતે મળે બ્રહ્માનંદ સાહેબ ચોખ્ખું ન કીધું મહારાજ શ્રીજી મહારાજ બેઠા હતા સ્વામી હોત તો આવી વાત કરી હે સ્વામી અમે પરિણામ હોત તો શું થાય તો મુક્તાનંદ સ્વામી તો બહુ વાત્સલ્ય મૂર્તિ અને સત્સંગની તો બહુ મમતા રામાનંદ સ્વામી વખત એટલે શું બોલ્યા ખબર એ મહારાજ કે એના તો અત્યારે જેવું સુખ આવે છે એવું સુખ ના આવે એમ હે કોળામાં છોકરા બેઠા હોય મહારાજ અત્યારે જેવું સુખ આવે છે એવું ઓછું આવે બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું બ્રહ્માનંદ સાહેબ તમને શું લાગે તો કે મહારાજે કઈ ભાઈ બીજું અમે તમારા છોકરા રમાડીને કલ્યાણ લઈએ અમારે તો કલ્યાણ જોઈએ અમે તમારા છોકરા રમાડીને કલ્યાણ લઈએ બે સંત ની વાત સાચી છે કલ્યાણ શેમાં છે આજ્ઞામાં છે પરશુરામે બધા ક્ષત્રિયો મારી મારી અને લોહીના કુંડ વૈયા કુરુક્ષેત્રમાં અને પછી બધાને શું કીધું આમાં જે ધૂબકા મારે એનું કલ્યાણ એટલે લોહીમાં નાયન કલ્યાણ થાય પણ કર્યું ને કેમ એની આજ્ઞામાં કલ્યાણ છે ને કે લોહીમાં નાયન કલ્યાણ થાય પણ કર્યું ને એમ સહજાનંદ સ્વામી કહે એમાં કલ્યાણ છે આપણા દાપણથી કલ્યાણ થતું નથી અને મેમ એ પણ જોયું છે આમાં જે મૂળ જે પુરુષ હોય છે ને જેણે જેને કોઈ પણ ગ્રંથ એની ઉપર વિવેચનાત્મક ગ્રંથો લખાયા હોય એ મૂળ પુરુષ જે વાતો કરી હોય ને એને મરડી તરડીને બહુ લખે ને એના નામે એટલે તકલીફ થાય મૂળ પુરુષો સાથે મોટા પુરુષો સાથે તો આપણે એની સીધી સીધી વાતોમાં જોઈએ તો આપણને આનંદ થાય પણ પછી અતિશય જે મરડી નાખે ને પાછલાવાળા મરડી આટલો આટલો મહિમા ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરી કહેતા હોય ગોપાળાનંદ સ્વામી કહેતા હોય પણ બે ના જીવનમાં નહીં 500 પરમહંશોના જીવનમાં જુઓ કોઈ અવતાર અને દેવ શિવ બ્રહ્મારી પંચદેવ એમની ક્યાંય ટીકા નથી કરી વિરોધ નથી કર્યો હલ્ટાના વેલા ગોપીનાથજી મહારાજની બીજી મૂર્તિ હતી તેની સાથળ નો ભાગ લઈ જાય નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં શિવજી બનાવીને પધરાવડે હે આ બધા કેવા છે બધા મહાસમર્થ પુરુષો છે સમજે છે સાથે રહ્યા છે અને આ જો આપણે અદ્ભુત આનંદ વાતો વડતાલ થી બહાર પડે છે એ હરજીવનદાસ શાસ્ત્રીજી સ્વામી એ બહાર પાડેલી છે પણ તમને આ એક હું આ સત્સંગના હિતમાં છે તે વાત કરી દઉં છું હરજીવનદાસ શાસ્ત્રીજી નું મોટું કાર્ય સંપ્રદાય પણ એમનું એક જ કાર્ય એવું કે સહજાનંદ સ્વામીને સર્વોપરી કહેવામાં હંમેશા ઇટક્યા શાસ્ત્ર ભણી ગયા એટલે જુદું જુદાંતો ની વાત ઉતરે નહીં અદભુત આનંદ સ્વામી ની મૂળ જે પ્રત છે ને એ મૂળ પ્રત ને મરડી તરડી વાતો લખી જે સર્વોપરી વાત લખેલી હોય એને શ્રીકૃષ્ણના અંતની ઘટાવી હરખું કરી અને પોતાના શબ્દો મૂકી અને વાતોમાં ફેરફાર કરીને છાપ્યો બધા લોકો મૂળ પ્રત જોવા જવાના આટલા વર્ષો સુધી આપણે બધા એ જ વાંચી પણ આ વડતાલમાં બધા બધું વહીવટ બદલાયું અને આ થયું તો પછી કુંડળ વાળા જ્ઞાન બધી ઓરિજિનલ પ્રત હાથમાં આવી અને એને સરખાવી પછી થાય કે આમાં તો બહુ મોટા ફેરફારો કરી નાખ્યા છે પછી એ કુંડળવાળા જ્ઞાન સ્વામી પાડી છે અદભુત આનંદ સામીની વાત આજે એક જણાનો મને કોણ ભાઈ એક છોકરો પૂછતો હતો કે મારે અદભુત આનંદ વાતો લેવી છે મેં કે તમે કુંડળથી લઈજો ઓરિજિનલ તો ખરી જે ગોપાળાના સામે અદભુતાના સામે લખ્યું છે એ જ તમને મળે નંદ સંતો ની વાત શું કામ ફેરવી નાખ્યું તમને ન સમજાવતો તમારી મરજીની વાત છે ને પણ તમે આખું ફેરવી નાખો તમે જોયું આ ફેરવીને જે વાતો કરે છે એમાં પાછલા વાળા મૂલજાય છે એ ફેરવી નાખવાનો વાહ હોય છે મોટા પુરુષ તો સરખું જ કહી ગયા હોય એટલે આપણે હું ક્યાંય જે વાત કરી જાઉં છું કે કહી દઉં છું પાછલા વાળા કરે છે અને પાછલા વાળા શું છે સાંભળીને બધું કહે છે એને દેખાતું નથી સ્થિતિ નથી એને એને કઈથી આમ નજર કરે તો અક્ષર બ્રહ્મ સુધી અક્ષરાધિપતિ સુધી કઈ તેજ ના વલય નથી થઈ જતા એટલે દેખાતું નથી એટલે એને આ બધું થાય છે પણ જેને અનુભૂતિ માં આવે છે તો એના એજી બાપા પાછા બળદિયામાં હનુમાનજી પધરાવે છે જુઓ અને આજે દર શનિવારે અઢી હજાર વધેરાય છે હનુમાન દાદા આગળ હે ભાઈ તો મેં આવી એક જગ્યાએ વાત કરી ને તો એ માનવા હતા ને સર્વપરિ વાળા મને શું કીધું ખબર હાઉ ગપુ કે એટલે માળું ખોટું બોલતા અમુક લોકોને અસલ આવડે અસલ એટલે તમારે વાલો આપડે ડિટેક્ટર મશીન આવે ને ખોટું બોલે પકડાય એમાં કદાચ ન પકડાય એટલા વિશ્વાસ થી બોલે મને કે ન્યા છે આરતી પૂજા ને એવું કઈ નથી થતું કે મેં કીધું થાળું આવું છે તો પછી મને એક સાધુ મળી ગયા મને કે ત્રણે પાંચે ટાણ આરતી ઉતારતો ને હું ત્યાં રહ્યો છું નિયમિત થાળ નિમિત આરતી નિયમિત પોજા શનિવાર સવાર સાંજ બધા થાળ બધું નિયમિત હું પોતે કરતો અને હજી થાય છે બધું વ્યવસ્થિત તમને આવું ગપુ કોને માર્યું લ્યો બોલો આવું ખોટું બોલે શું પોચવું આપણો આશય એક જ છે જે વાત સમજાય છે એ સમજવાની પણ કોઈનો દ્રોહ નહીં કરવાનો નિર્વિકલ્પમાં આપણે બોલીએ છીએ નિર્વિકલ્પ ઉત્તમ હતી નહીં કોઈ દેવ કું હા હા અગિયાર વર્ષ તો તમે ભગવાનને પામો લખ્યું છે ને એટલે આ સમજવા જેવું છે કેવી કેવી વાત કેવા કેવા સમજ મહિમા છે દેવો નો અવતારો તો મોટા મોટા સમજી નથી મેદાન જીત્યા કૃષ્ણ મહાભારત ને યુદ્ધમાં જવાનું હતું તે પેલા એમણે પણ શક્તિ ઉપાસના કરી હવે તમે વિચાર તો કરો કે તમે જે શક્તિ વાત કરો છો એના ઉપર કેટલું છે આ ક્યાં ક્યાં જાય છે જે શક્તિ ની વાત કરો છો માનો કે અંબિકા હોય ઉમૈયા હોય બીજા ઉપર તો મહાલક્ષ્મીજી છે એ તો વિરાટ નારાયણ દબાવે છે ને આદર જરાય નથી પણ સેવિકાઓ છે ત્યારે આ ત્યાં મહાલક્ષ્મી તો માં છે એમના ઉપર પાછી મહાશક્તિ એના ઉપર મૂળ મહાશક્તિ છે અને જે સ્વયં શક્તિ રૂપા માયા શક્તિ કેવાય છે જગદંબા કહો તો ભગવાન ના અંશાત્મક શક્તિ છે હવે એમની પાસે બાણ લીએ ઉપના કરે ત્યારે છતાં લોકો હાલ જ છે ને એવી અત્યારે મને ઘણી બધી મગજમાં વાત આવે છે એ બધું કેવા જાવ તો મૂળ કેવાનું રહી જાય એ આપણને શું એ વાતો તમે વાંચો ને થોડા જોર અને જો ગધેડો સાંભળી જાય ને તો એને ઝેરી મેલેરિયા થઈ જાય આવી વાતો છે એટલે બહુ સમજવા જેવું છે ભાઈ અમુક અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશિષ્ટતા જે છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે ઉપાસના શુદ્ધમાં શુદ્ધ વાત સહજાનંદ સ્વામીના સંપ્રદાયમાં છે ચોખી વાત સાકાર ભગવાન સ્વરૂપ છે જ આટલી મારી જોડીને જો કોઈ સંપ્રદાયમાં વાત થતી હોય ભૂલી ચૂકાય કોઈ એમ નહીં કે ભગવાન નિરાકાર છે બાકી તમે ભાગવતના કથાકાર લઈ આવો તમે રામાયણના કથાકાર લઈ આવો પણ આખરે ક્યાંક ફરીને પાછું એમ કે એનર્જી હેઝ ના બોડી ભગવાન તો નિરાકાર છે ભક્તોને માટે સાકાર થાય છે ક્યાંક લોચો રહી જાય પણ તમે સહજાનંદ સ્વામીના સંપ્રદાયમાં વચનામમાં તમે જુઓ બે ટૂંક વાત સહજાનંદ સ્વામી એટલા ક્લિયર કટ સ્પષ્ટ વક્તા છે કોઈ વાતમાં શંકા નહીં એવી રીતે વાત રજૂ કરે આવી વાત ના મળે સર્વત્ર અને પાછું એમ કહ્યું કે આકાશની જેમ સર્વત્ર વ્યાપક ભગવાન નથી ભગવાન તો પોતાના દિવ્ય ધામ તખતમાં બેઠા છે પણ જેમ કોઈ યોગ શક્તિ વાળો હોય એ આ આ દોઢ ભૂતના હાથથી દૂર કોઈ લોક વસ્તુ ઉપાડે जो यनी शक्ति हो भगवान पुरुषोत्तम नारायण शक्ति के पोता धाम में रहा थका अनंत लोक में इच्छा पड़े त्या प्रगटनी पड़े साकार रूपे एने त्या प्रगट थ काम करे कार्य करे एटले भगवान सर्वत्र व्यापक स्वरूप आकाशनी पेठे नहीं योग शक्ति थी सर्वत्र व्यापक है साकार रूपे व्यापक मोटी बात નારાયણ તત્વ છે અને તમે જુઓ ગ્રંથોમાં મૂળ પુરુષો એ લખ્યું જો ફરીથી કહું છું ને તમને હવે તુલસી તમે રામચરિત લ્યો એની તો કથાઓ ઘણા કરતા હોય છે પણ મેં હજી સુધી ઘણાની એવી કથાઓ સાંભળી છે પણ આ વાતને ક્યારે કોઈ સ્પર્શ જ નથી કરતું આપણે કારણ કે આપણે મગજમાં આવી જાય અરે ભાઈ તમે જોવા જાવ ને તો સર્વોપરીની વાત મહાભારતના મોક્ષ પર્વમાં પણ લખી છે નરનારાયણ ધ્યાન કરે છે તો એમને કહે છે કે તમે કોનું ધ્યાન કરો છો તો કોઈ પરાત્પર નારાયણ નું ધ્યાન કરું છું આવું બધું છે બધું પુરુષોત્તમ નારાયણ વાત જ જુદી છે સાહેબ નરનારાયણ ની ટીકા નથી પણ સહજાનંદ સામે ઓળખવા તો પડશે જ તમે સરખું કરો એ તો ઠીક જ નથી ગમે તેની પાસે બેસી નહીં પણ એ સર્વોપરી ઉપાસના તો સમજવી સ્વરૂપ ને સમજો ત્યાં સુધી શું કામનું હવે આ તુલસી દાજી લખે લખે એટલે શું લખે તમને એ રામના ઉપાસક છે રામને માને છે તો એ આપણે શું કહે છે पोते हो। आ रामायण रामायण शत कोटी अपारा अनंत रामना अवतारों राम हर त्रेता युग मे को लखे चे? हर त्रेतायुग में रामे समझे के क्यों केव तत्व है હવે તમે સુંદરકાંડ ઉપાડ બ્રહ્માદિક દેવતાઓને જે વિભાગ કર્યો છે તુલસી હજી સુધી એડા નથી કોઈ કારણ કે સમજવું જ કઠણ છે અને આપડે તો અહીંયા ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એવા બધા મોટા સંતો એમનું આ ખેડાણ છે એટલે આપણને ચોખ્ખું થઈ ગયું છે કોણ કોણ ને કોણ કોણ રામચરિતરણ માં રામચંદ્ર ની શાંત શાશ્વતમ અપ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણિન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદેશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરીમ વંદેહમ કરુણા કરમ રઘુવરમ કૃપાલુ લે બોલું આમાં બ્રહ્મા શંભુ અને શેષ એ બધા રામની સેવા કરે છે આવી ગયું કોઈ વાત ત્યારે તમે સાંભળી કોઈ બોલ્યું એમ ંદેહમ કરુણાકરણ રઘુવર ભૂભાલણી આ રામની સેવા કરે છે શંભુ કરે છે ઉપાસના કોની થઈ નારાયણની થઈને જો આપણે ત્યાં પાંચ દેવની ઉપાસના છે શિવ વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી સૂર્ય નારાયણ પાંચ દેવ અને બીજા અવતારોની ઉપાસના છે એમાં અવતારોમાં મુખ્ય ત્રણ ભગવાન રામચંદ્રજી ભગવાન શ્રી કૃષ્ણજી અને ભગવાન સ્વામી એટલે આ બધા એક બાજુ દેવ છે બીજી બાજુ બધા નારાયણ છે દેવતાઓ બધા નારાયણના ચરણમાં છે આપડી વાત તો હું પછી કરીશ તમને પણ તમે પેલામાં મારે બીજી વાત કરવી પડે અને કરવી જોઈએ तो तुलसीदे लखी ब्रह्मा शंभु फणींद्र सैव्य मनीषम वेदांत वैद्यम विभूम राम के तो बहुब्रह्मादिक देवताओ येवा ये करे હવે વાંધો કે આપણી આગળ સહજાનંદ સ્વામી નું પ્રેમાનંદ લખ્યું કે શિવજી ભજન કરે છે ધ્યાન કરે છે તો ઘણા પેટમાં ચૂંટ આવી જાય કરતા પણ આ પેલા કરે છે સ્વીકારી ગયો પછી તમને સહજાનંદ સ્વામી સ્ટાંત લિંક લીધી છે હવે આગળ ઉપર જુઓ પછી હનુમાનજી પછી લંકામ સીતાની શોધ કરવા આવે છે બરાબર પછી જાનકી પાસે ગયા અને પછી એમને કીધું મને ભૂખ લાગી છે આ ઝાડવા ફળવાળા જોઈ ગયો છે એટલે મા કે પણ અહીં કઈ અડાય નહી મને ભૂખ લાગી છે તો કે જે નીચે પીડ્યા હોય છે યાદ ના પણ રાવણ ના બગીચા નેઠું પડી જાય તો હંજ વાયુ દેવતા જેવા હંજવારી વાળી જાય ચોખ્ખો પેરો ખૂબ ક્યાંય કે ફળ નીચે પડે ને હનુમાનજી કે ભૂખ લાગી ખાધા વગર બાજવાનું કેમ થાય અને અહીં શક્તિ વાપરવી પડશે પછી આખું જાડવું ઉપાડે અને પછી રાક્ષસો ઘેનમાં પડી ગયા શરાબ પીને એના માથે નાખ્યા એ જાગ્યા પછી એ પછી બોથરાટી બોલી ધમધમાટી થઈ પછી અને પછી હનુમાનજી પાછી એને બધા મારી નાખ્યા પછી ઇન્દ્રજીત ને મોકલો ને ઇન્દ્રજીત આયુ ઓનુમાનજી કે આ તારી ઝપટ જીત ના માથામાં ખાલી આ મુઠી મૂળ વાતમાં હનુમાનજી છે ને ગદા લઈને ગયા જ નથી હો એની મુષ્ટિકા છે ને એનાથી જ લંકામ કામ કર્યું છે આ ધૂંબાબાજી થી હવે વિચાર કર્યો ને કેવો હશે આ ઇન્દ્રજીત ને ખાલી આ માથામાં એટલું માર્યું ઇન્દ્રજી મૂર્છા ખાઈને પડી ગયો હનુમાનજી કુદકુમારી જાડવા ઉપર ચડી ગયા બેઠા બેઠા જોવે શું થાય છે પણ વોલો પાસે તરત બેઠો થઈ ગયો પછી ઘણી બધી માયાઓ શક્તિ રચી પણ હનુમાનજીને કઈ પાર પામા પછી બ્રહ્માસ્ત્ર ખેંચ્યું છેલ્લું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર હનુમાનજી કે તારી ભલી થાય ત્યાં બ્રહ્માસ્ત્ર ખેંચ્યું છે બ્રહ્માસ્ત્ર હું આખે નાખું ગળી જાઉં આ એક જ હનુમાનજી એવા હતા બ્રહ્માસ્ત્ર ગળી જાય અને પછી ચાહેથી આમ બાળકની જેમ ચોકલેટ કાઢે એમ કાઢે આ તો આર્યુંનુમાનજી અસર કામ જ કરે નહીં કોઈ નાશ્ર ગળી જાવ પણ જો હું બ્રહ્માસ્ત્ર ગળી જાય તો બ્રહ્મા મહિમા ઘટી જાય એટલે હવે મને સ્વીકાર કરી લેવા પછી સ્વીકાર કર્યો ને હનુમાનજી મૂર્છિત ખાય મૂર્છા ખાય નેઠે પડી ગયા નીચે પડ્યા પડતા પડતા કેટલા રાક્ષસો ચોળતા ગયા પાછે કઈ નઈ જાય નહીં પછી એને નાગપાશ બાણ મૂક્યું બાંધ્યા પછી ઉપાડ્યા તોય ત્યાં આવતા આવતા લંકા પેલા રાજદરબાર માં તો પાછા સ્વસ્થ થઈ ગયા ઉભા અને કચેરી જોઈ હનુમાનજી ત્યાં રાવણ ની સામુ જોતા જ નથી કચેરી જોયે રાખે ચારે બાજુ અને બધા દેવતાઓ લાઈન ઇન્દ્રાદિક વરુણાદિક દેવતાઓ બધા રાવણ ની કચેરીમાં હાથ જોડે રાવણ આમ જોવે જાય દેવતાઓ હનુમાનજી કે જન્મોત્સવ થયો હતો ત્યારે તમે બધા સ્તુતિ કરવા આવ્યા હતા અહીંયા અત્યારે આની ઊભા છો એમ આમ આંખ કાઢીને તો એના બધા ધ્રુજી ગયા પણ રાવણ આમ આંખ કરે તો ત્યાંય ધ્રુજે હનુમાનજી આમ સામુ જોવે ત્યાં ધ્રુજે દેવતાઓ કે ફસાઈ ગયા બરાબર નાખે हनुमान सुनो दस कंठ कह हूँ पन, पन रोपी विमुख राम त्राता नहीं को ब्रह्मांड माने कोई बचा नहीं सके पीछे शू क सहस विष्णु ब्रह्मा आवे जार शिव आने हजार हजार, हजार, हजार विष्णु आए तो तू बचवा केद्भुत तुलसीदाजी बात लखी शंकर सहस विष्णु अज तो ही રાખી રા વિષ્ણુ તત્વ ક્યાં કેવી રીતે કેમ એનો વિભાગ પાડે છે તમે જોવો અને હજાર બ્રહ્માન હજાર શંકર આવે તો તારો ઉગાર નથી હવે તું ગયો સમજ હજી તને છે બચવું હોય તો રામના પગમાં પડ મંદોદર પણ રાવણનું નાક વાંટ્યું ત્યારે કીધું તું તમે આ શું કર્યું શું હું નાથ સીતા દિન હે તમે સીતાજી નહી આપો તો તમને ભવ અને બ્રહ્મા એ તમારું રક્ષણ નહી કરે મંદોદરિયે કહી દીધું કે તમને એ તો શિવ ઉપાસક છે ને રાવણ રાખી નહીં શકે તમારું રક્ષા નહીં થાય શિવ બ્રહ્મા રક્ષણ નહીં કરી શકે તમને શિવનું જોર છે પણ મારો મારો આત્મા એમ કે છે મંદો તરીકે તમને શિવ રક્ષા નહીં કરી શકે સીતા આપી દો તો રક્ષા થશે હિતને તુમ્હાર શંભુ અજકિન્હ તમારું હિત નહીં થાય બ્રહ્મા અને શિવ તમારું રક્ષણ નહીં કરે પછી છે ને બીજો બીજો પ્રસંગ છે પછી રાવણે વિભીષણ શરણે વ્યાઈ ગયા પછી શુક વગેરે બે દૂતોને મોકલ્યા પાછળ કે જુઓ ને ત્યાં વિભીષણ ની શું હાલ ચાલ થાય છે પછી પકડાઈ જાય છે અને આખી મોટી કથા છે પણ પછી લક્ષ્મણજી એમને છોડાવે છે બહુ ભીખ માગી કે ભાઈ તમે રામની દુહાય છે રામ ના છે અમારો કોઈ નાક કાન એટલે વાંદરાઓ તો કાપી જ નાખવાના હતા નાક કાન આને રામના સોગંદ દીધા ભાઈ દૂતો કે ભાઈ તમે અમારા નાક કાન તો તમે રામ છે કરગરવા મળ્યા ત્યારે હનુમાન લક્ષ્મણજીની દયા આવી ગઈ ત્યારે અહીંયા લાવો પછી લક્ષ્મણજી એક ચિઠ્ઠી આપીને આ ચિઠી છે ને તમે તમારા માલિકને આપજો અને લક્ષ્મણ ચિઠ્ઠી લખે શબ્દોમાં લખી અને એમાં લખે છે કે તું તારા મન ને ફૂસલાય માં રાવણ મનમાં મનમાં એકલો એકલો બેસીને રાજી થા હા હા એમ કરમાં રામ વિરોધ ઉબર રામનો વિરોધ કરવાથી નહી ઉગે તારું રક્ષણ શિવ લક્ષ્મણજી એ પણ લખી નાખ્યું મત જો દેવતાઓ ક્યાં છે ને નારાયણ ક્યાં છે હવે જે લોકોને નથી ખબર એને એમ થાય કે મહાદેવ તો કઈ કરતા શિવ ઉપાસ હોય તો વાંધો નથી એનો થાય જ ને અમારા માલિક હોય કારણ કે જો આ ખાલી રામાનંદ સાગરે પેલી સિરિયલ બનાવીને એમાં રામેશ્વરની સ્થાપનાનો પ્રસંગ આવે તો રામ ભગવાન રામેશ્વરની સ્થાપના કરે છે તો રામાયણ પ્રમાણે રામાનંદ સાગરે કર્યું હોય તો શિવલિંગમાંથી મહાદેવ રામને આમ પ્રણામ કરે છે એ છાપામાં આવ્યું હતું એ હું તમને વાંચીન કહું છું એટલે કે આમ પ્રણામ કરે છે તો એટલો મોટો આખા દેશમાં શિવ ઉપા બ્રાહ્મણમાં વિરોધ થઈ ગયો રામાનંદ સાગર ઉપર કે તમારાથી શિવ નમસ્કાર કરાવાય જ કેમ રામાનંદ સાગર કે હું શું કરું આ કથાઓમાં લખ્યું છે એ તમારે જાણવું હોય તો તમે રામ પાસે જાવ કે શિવ પાસે જાવ હું શું કરું મહાદેવ શિવ બ્રહ્માદિક દેવતાઓ નારાયણનું અને નારાયણ ના અવતારો છે રામ એમનું ભજન કરે છે એમની સેવા કરે છે હવે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કાળમાં અને આ રામ નું જે તમને કહી દઉં રાવણ શિવ પાસે પૂરેપૂરો આ બધા કીધું એટલું જ નહીં એમ સત્ય થઈને રહ્યું કે નહીં कारण के शिव जी रावण बचा नहीं दस कंठ कहूपन रोपी विमुख राम त्राता नहीं को शंकर साहस विष्णु अज तो सकीह नाम कर द्रोही को बोलो हनुमानी એ હનુમાનજી કોણ છે શિવ પોતે છે પોતે પોતાનો અભિપ્રાય આપે છે બોલો હવે આનાથી મોટું પ્રમાણ કયું કામ રામ અવતાર ની વાત કરી દીધી મેં હવે શ્રી કૃષ્ણ અવતાર વાત છે એ કહીને પછી હું તમને સહજાનંદ સ્વામી વાત કરીશ પણ એ આજે નહીં આવતા શુક્રવારે કરશું સહજાનંદ સ્વામી મહારાજ